પોતાની રજુ દેવો માં દરેક ને ઉપાધિ નથી બહુ ઊંચા ઊંચા પ્રકારના દેવો છે ને એમ દેવ પણ એવા સંસ્થા વાળા છે ઉપાધિજ નહીં સમકીત વાળા દેવો અહીં સમકીત થયા દેવની જોડે અને પછી આગળના દેવલોક માં તો દેવી મળવા આવે ખાલી મળવા આવે તે કલા કરતો કલા મળી અને બે હવામા ભેગા થયા એ જ એમનો વિષય છું ખાલી ભેગા થવું પછી એથી આગળ તો ખાલી દેવી આમાં હાથે આવે ને એવું બધું આગળ જતા જતા જતા જતા પછી આગળ દેવી જ ના મળે એકલો ચમકીત થયો એટલે પછી દેવીને ના મળે વધારે સુખ લાગે પણ સુખ બહુ સારું કરો પણ સુખો બધા એમાં મજા નહીં કશું આહારું પુણ્ય કરીએ દેવ સુખ મળે કરે તો દેવ સુખ મળે પણ પુણ્ય ના કરવું પછી પુન્ય સુખ માં ના કરવું આપણા હાથમાં છે જ નહીં આપણે આપડે ના કરવું એ આપડે હાથમાં આપડે આપડે નક્કી કરવું કે મારે આ ગામ જવું તો પછી પૂંજ ગમે એટલો હોય તો આપણને શું કુંડ કરી ખાવાના આપણે નક્કી કર્યું મારે આ ગામ જવું પછી પૂંજ ધ્વા ત્રણ પોંચ મોટરો હોય તો પણ આપણે બહુ ઉત્પન્ન જ ના થાય ને જેને આગામી નક્કી કર્યું છે તેને બહુ ઉત્પન્ન કેમ થાય તે પુણ્ય થાય એવું નહીં કરવું નહીં પુણ્ય થાય આપડે ભાગે નહીં પૂર્ણ થાય એવું નહી કરવું તે આપણા હાથમાં નથી પાપ થાય એ આપણા હાથમાં નથી પુનઃ થાય એ આત્મા નથી કોના હાથમાં શંકિત થયા પછી જેને શંકિત થયું ને ત્યાર પછી એના આત્મા પોતાના હાથમાં અમારા બધા પોતાના બધા પોતાના આત્મા પાપ કરવું કરે નહીં પણ પુણ્ય જ કરે પુણ્ય કરે જ નહીં ના દુઃખ થાય તો બીજા કોને આપે એમ દુઃખ દુઃખ ના થાય તો ઘણા માણસો બીજા ને આપે એમને દુઃખ બીજા ને મજા આવે ના એવું નથી દાદા કે એમને દુઃખ થતું જ હોય એમાં ના થતું બીજી જગ્યા હોય પણ કોઈ જગ્યાએ દુઃખ થતું હોય પણ પોતાના દુઃખ ના થતું કાયમી છે જો એ ઉમર જન્મ જન્મ પ્રમાણ ના છોકરા રડ્યા કરે મેં એ કર્યા કરે તો નોન પ્રમાણ પણ કદું હોય ને જન્મ ત અને મરી જાય તો હજી જવાની ગરી પણ આવે તો દુઃખ હોય પણ નહીં નહીં જન્મ એમને કોઈ મા બાપ નહીં સાસુ સસુરો નહીં પછી ભાંઘીડ ને બે મજા કર્યા કરે અહીં તો કેટલી આવું હો વડ આવું હોય માછી આવું હોય કેટલી તોફા બધા સ્વરૂપ કેવા પ્રકાર નું મનુષ્ય જેવું હોય મનુષ્ય જેવું નઈ હોય તો મનુષ્ય જેવું બધા પાંચ એવું જ પણ એમનું શરીર પણ ગંધ બંધ ના ભાઈ એમાં લોહી લોહી પડે એવું ના ભાઈ હાડકો ના ભાઈ એ શરીર બધા આ કપૂર હોય ને કપૂર કપૂર કપૂર જેમ ઉડી જાય છે નહી અને પાછું આપડે જામી જાય કપૂર એવી રીતે શરીર જામી જવાનું બઉ સુખ શરીર ભર્યું કારણ કે સરદાર મંદુ નઈ ને સરદાર જવાનું સર એ ગંધ એટલી બધી ગંદ વધી ગઈ છે આપડું મુંબઈ કેટલું ગંધ થાય મુંબઈ દરિયામાં બધી ગટરો બટરો કાઢ્યો તમે દરિયો ખોડી ઉઠો એ પણ દેવ લોકો તો બહુ મજા દેવ લોકો પણ એ વખાણવા જેવો નથી આવતા જવા જેવું નથી પછી મજા કરે કરે કોઈ હાવું નહી હારો નહીવ નહી ફલણ નહી ભજનદાર નહી ભાઈ પૂછે છે કે ત્યાં જાય કોણ કે છે અહીંયા આગળ તપસ્વી મોટા તપસ્તી જાત જાત ના તપસ્વી લોકો નથી ત્યાં જવાનું અને ત્યાગી લોકો તપસ્વી લોકો જેને દુઃખ છે ત્યાગ લીધો હોય એવા કરોડ અધિપતિ ના છોકરાઓ છે કે આ દેવ અવતારે નથી જોઈ એ લોકો એમ ઈચ્છે કર્યા કે દેવ અવતાર નથી જોઈતો હા પછી કંટાઈ જાય બહુ કંટાઈ જાય એમના આયુષ બહુ મોટો હોય લાખ લાખ વર્ષ આયુષ એટલે જયારે એમનો આયુષ તેલ ધન થાય સર માવા મળે એમ માતા પેટે ધર્મ છે ને બધું ક્યાંથી ખબર પડે પછી મનમાં કંટાળો આવે કે બધું આ બ્રાહ્મણો કદું ખાવા પીવાનું છે નહીં અને આ લોકો છતા યજમાન વચ્ચે ખાય છે ને તો અરે અવતાર લેવાનો બધો ઘણો આવે પણ ખૂબ હતા ને કંટાળો ઘણો ખાય છે એ હિસાબ જન્મ લેવો એના હાથ ની વાત નથી દેવતા ને જન્મ લેવો એના વર્લ્ડ માંથી માર્મ ના હાથમાં તું આ બધા સાયન્ટિફિક નિયતિ નહીં બધા બધા કારણો બધા ભેગા થઈ કાર્ય ચાલ્યા કરેલી નિયતિ એટલે આમાં કોઈ ની દખલ નથી કોઈ ચલાવતોય નથી અને આ બધા કે મારે જીવવું હોય તો જીવવું કાલે ભરી જવું આત્મા સંદેશ જવાની શક્તિ નથી આ તો બધા આ અજ્ઞા લોકો ને ભમાવે છે લોકો મને હું એમ કે આ દાદા તમને તમારે જે જ્ઞાની ના દુઃખ ના હોય આ તમને લીધેલું મેં લેવરનું કોઈ હતું છે કે પણ આ મહાત્મા શું કે એક દુઃખ થાય ને લોકો લઈએ તી એમને આનડે આપડા લોકો હાથ મારને આપણા લોકોએ હાથ રમણ બે જગત માં તમે શ્રદ્ધા પૂર્વક તમે મોકલી આપો તો તમને તમને તવા તર ઠંડક તો આવી જાય ને અને મારે ઉડી જાય એમને એમાં સમજાય છે હા પણ એ આપી દીધા પછી પાછા બોલાવ્યા છે હા એ તો મારું કેવાનું વાંપી દો પૂરેપૂરું હાપી દે એવા ઘણા વાપનારા છે મુંબઈ માં ઘણા વાપેલું છે કદી ઉપાઢી જ નથી સારા જ કરે કાઢવા પણ કેટલાક વાપેલું મારે પાછા બોલાવે અછ દાદા શું કરે આવે તમે બધું મારવા કરું ને બોલાવો પાછું ભગવાન છે એમ કાયદેવો નથી ગમત બસ એથી બોલાયા અમને તો આગળ બેઠક માં કઈક ઉપદેશ આ બધો આપ્યો પછી બહુ દુઃખો ને શું કરીશું કે સારું બધું આપે ના આપે આપે બેન ઈરાબેન પૂછે છે બેન પૂછે છે કે આ પૃથ્વી પર મનુષ્ય નો અવતાર પહેલવેલો ક્યારે થયો મનુષ્ય નો અવતાર ક્યારે થયો ઘણો વખત થઇ ગયો મનુષ્ય અવતાર થયા ઘણો વખત આ દુનિયામાં તો અનંત અનાધિકાર ની પણ મનુષ્ય અવતાર થયા ઘણો વખત થઇ કોઈ પણ નિવેડો આવતો નથી ભટાયક ભટાયક ભટાય ભટાય ભટાય ભટાય આથી તે ગતિમાન તેથી તે ગતિમાનુ નિમિત્ત એવું શું બન્યું કે મનુષ્ય નો અવતાર આ પૃથ્વી ઉપર આવ્યો મનુષ્ય અવતાર સાથી આવ્યો એનો અવતાર કુદરત નિયમ છે તમારે કઈ લાવવાનું જવું ને કુદરત એની મેરેજ ઉપર લઈ ગઈ છે આત્મા આત્મા નો સ્વભાવ ઉર્જોગામી છે કેવો છે ઉર્જોગામી મોક્ષ જવાનો સ્વભાવ જ છે અને આ પૂજગલ નો સ્વભાવ એને અર્ધો ગામી લઈ જનાર કેવું છે આ પૂજગલ નો સ્વભાવ એને અડધો ગામી લઈ જવાનાર છે આનો ઉર્જ્વગામી છે બે ઠોકાઠોક માં જયારે તારે હું ધીમે ધીમે ઊંચું જ જ છે કુદરતી રીતે જ આવી ને કુદરતી રીતે ઊંચ્યા આવે છે પછી મનુષ્યમાં આયા પછી પાછા ઊંધા છે ચાલે જ પછી અહીં વર્ગાડે છે જે મરવાનું હોય તે જન્મેલું હોય આ તો એને નાશ જ નથી આ દુનિયાનો જીવો બધા ક્યાંથી ઉત્પન્ન થયા જીવો ઉત્પન્ન થયેલા ને જીવો તો છે એના એ જ છે મારા ફેવર એમાં કેવા એન્ડ આવે છે જ્યાં ગોળક છે તો એન્ડ શું કરવાનું કરે શું આત્મા ને કરવાનું મોક્ષ માં મોક્ષ માં ગયા પછી આત્મા ને કશું કરવાનું નઈ કે પછી શું કરવાનું ત્યાં આત્મા કરતો નથી મોક્ષે ગયા તીર્થન કરો તો એ બધા આત્માઓ ક્યાં સ્થિર થયા છે આત્માઓ ક્યાં સ્થિર થયા હશે ક્યાં સિદ્ધિ ગતિ હે એવડી મોટી સિદ્ધિ ગતિ છે અનંતજી બહુ મોક્ષ માં પામેલા છે અને આત્મ સ્વરૂપે તમે તમે જે કલ્પના કરો ને તે કલ્પિત એ નિર્વિકલ્પ છે વસ્તુ ઉદગલ નહી ત્યાં આગળ હોય જ નઈ ઉદ્ગલ ના આનંદ ખસે નહી આનંદ આ જીવો બધું શું ફળે છે સુખ જ ફળે છે સુખે છે દરેક જીવ માત્ર સુખ ફળે છે દુઃખ ગમતું નથી કોઈ જીવને એટલે સુખ ફોળે છે એ પોતાનો સ્વભાવ જ સુખ્યો છે તો પોતે પોતાને સ્વભાવ પ્રાપ્ત થતો નથી એટલે બધું ભટેક ભટેક કરે સ્વભાવમાં આવી જાય એટલે પોતાનું સુખ્ય થઈ ગયું પછી એને કાયમનું સુખ આવે છે આવું ટેમ્પરે આ સુખ જ ન ને આ તો બધું કલ્પિત છે જે સુખાયા પછી દુઃખ આવે એને કલ્પિત કહેવાય કેવું આ તો કલ્પિત છે તમે કલ્પના કરો કે મને છે આ મોટર ફાવશે તો તમને સારું લાગે પેલો પેલા મોટર ડેખન કંટાળો આવે અત્યારે તમને પૈસા ગમે સાધુ મારે આપવા જયારે સાધુ વાર્ગે તો ખબર છે ને કે ના ભાઈ પૈસા એને સુખ લાગતું જ નથી કોઈક જલેબી ભાવ કે સુખ આવે જલેબી મને કઈક ને કડતાળ આવે દેખીને એટલે વસ્તુઓમાં સુખ વધુ નથી આરોપી સુખ છે અહીંથી આત્મામાંથી સુખ આરોપી કરીને બધું બોરું એ બાર વગરનું સુખ અનંત આત્મામાં પડેલું છે અંતે મેં જોયેલું છે અનુભવેલું છે કશું જગત ની કોઈ ચીજ જ ના જોઈએ નહી એવું જ્ઞાન તમને આપવાનું કહે છે હોતું નથી આ તો દસ લાખ વર્ષે પ્રગટ થાય છે કોઈ ખરા વિજ્ઞાન નહીં તો ધીમે ધીમે પગથે પગથે કરવું પડે કેવું સ્ટેપ બાય સ્ટેપ કરવું પડે આ પરિગ્રહ છોડવા પરિગ્રહ છોડ્યા છૂટેવા નથી ને છૂટેવા આ ઘડિયા તમારે ચાલ છૂટે મેં મેં આખી જિંદગીમાં ઘડિયા પહેર્યું નથી આ રેડિયો રેડિયો તો ઉભા ના રહ્યું ટાઈમ નકો મ છે આ ગોલ ગોલ ગોલ બોલ્યા કરે શું મેક્ટર સાંભળવાનું છે ટાઈમ નકમો જાય છે પણ અણ સમજણવા માટે બધું કારનું છે અમુક માણસ ના માટે કામનો નથી મારે માટે કામનો નથી આ કોઈ વસ્તુ મને આ દુનિયામાં કોઈ એવી ચીજ નથી કે મને બહુ ઉત્પન્ન થયો હોય એવી કોઈ ચીજ જ નથી મને બહુ ઉત્પન્ન થયું હોય ત્યાં કશું લાવ્યો નથી હું ઘેર કશું વહાયું કશું વહેલું કશું વહાયેલું નહીં સ્વતંત્રતામાં સુખ માનેલું કોઈ કશું આપણને આ તો બધું આ તો બધું નરીઝાર છે આ તો સુખ છે છૂટકો નથી પણ તમે ક્યાં જાઓ આ સુખ ના ભોગવતા ક્યાં જાવ દુઃખ તો દુઃખી ભોગવું પડે સુખ ભોગવું પડે કર્મો લખેલો હિસાબ છે ને જ્ઞાન મળે તો સુખ ને દુઃખ બે હોય તો પલટાઈ જાય ભોગવટો તો છે જ પણ પેલો ભોગવટો પેલા જ્ઞાનના પ્રતાપે અસર ના કરે ભોગવટો તો ખરા મારા ભોગવટો છે પણ અસર ના કરે જ્ઞાન પ્રતાપ આત્મા આત્માની અનંત શક્તિઓ છે એ પરમાત્મા છે પોતે જ પરમાત્મા ભૂલે પણ થયા જ નથી એ રૂપ થયા ગયા હજુ તો તમે કહો છો આની બહન થયો હજુ બેન થવાનો સ્વાભાવિક નથી ને આત્મા થાની જેમ ફેર્યો છે એમ કરો છો ડાક્ટરો કેજો ફળું ખાજો એમ કેસે આમ ખાવાનું છે આ તું જોણું છું આમ તો ગચગચું આ ખરેખર તારી ખારી થાળીમાં શું ખાવાનું આવે છે એ તો થઈ ગયા પછી નઈ તો એને પોતા ગયું મારે કે શું ખાવાનું કર્યું તૃત્યમ બોલે કાર્ય બીજી જાતનું થઈ ગયું એ નથી કોઈને હાથમાં આ બાજુ જુદી જાતની છે અંદર કાર્યાલય નો શાક આવે પછી બીજા શાક આવે ત્રીજું શાક આવે બધા ક્યાંથી કાંઈ લાવનારે ક્યાંથી ખબર પડી અહી અંદર કાર્યાલય હોય તો અહીંયા સારી ને કાર્યાલય ના આવે આટલું બધું જોઈન્ટ છે જગત એટલે ડાક્ટરો બોલ બોલ આ ગપુ નથી એક દાણો પણ ગપ્પુ નથી હોય તો સમજતું જ નથી ને આમાં બેભાન પણ એ વર્તે છે બધું જેમ જન્મ આપે છે ખાઈ પીન મજા કરે છે રડવા ટાઈપ રડે છે કુદર કુદે છે રડવા ટાઈપ રડતા રડ રીતે બાળકના જેવું અવતાર દશા જ છે મનુષ્યની એમાં જો આ સારભૂત જ્ઞાન મળી ગયું કઈ કઈ આ તો તીર્થન કરવાનું વિજ્ઞાન છે એ મરી ગયો કામ થઈ જાય તો કરવાનું છે તેરા પંથ થી સા ને બેરાપંથ થી સાવ ને સારકવાસી દિગમ્બરી થાયંબરી સા દિગંબરી કે છે મારે દેવ નાગા જોઈએ તાર કે છે મારે કપડાં વાર જોઈએ તો દેવને બધે આપડે છીએ આપડે આપડે જ કરી છે કોઈ બીજો કરનાર જ નથી બાર નો કોઈ ને દખલે જ નથી બધું કરનાર તમે છો ભગવાન એ દખલ નથી કોઈ બીજું કોઈ વચ્ચે દખલ જ નથી